एकदम क्लियर सतोष ना वास्तविकता भ्रांति બરાબર સમજાય ત્યારે પછી મને ખ્યાલ આવે કે અગ્રમ વિજ્ઞાન શું છે અને તમે શું છો એ પોતાનું સ્વરૂપ રિયલાઇઝ છો તો એ સાચી વાત સ્વરૂપે જવાનું તો ખરું ને સ્વરૂપ પણ જવાનું ને પણ મરી જવાનું ના મરે તમે કોઈ મરવાના છો હે નહી ભય રેકો ભય રહેતો આવી જ વાતો સમજાતી આ વાત સમજવા માટે નથી આ વાતે કેટલા હતા પણ છે તમે શોતા છો અને રોરી છે અને હું દાતા રતા છું શું હા ઓરી આપણે આગળ વાતો કરે છે હું તો જ્ઞાતા જ બોલે જે હોય ત્યાં બે કરું બરાબર તમારાલિક હજુ એવું જ્ઞાન ક્યાં છે હજુ એબીસીડી નથી આવતી કાલે કરી નાખી કાલે વરગાડી દેવું રાસ્તો કરી के चिंता चिंता ભગવાન પ્રેરણા કરે અંદર પોતાની દખલ માં લોકો ને ભગવાન કરે છોકરા તૈયાર આવી જવાનું નિયરેસ્ટલ્યુશન ચાર કલાક ઊંઘે ત્યાર પછી માસી કહેવાય એને ચાર કલાક સુધી ચાર પેલા બસ્યા કરે છતા ચિંતા થઈ જાય ચિંતા કેમ થઇ જાય છે તો ચિંતા કેમ થઈ કોઈ શક્તિ એ બનાવી છે બનાવી શરૂઆત કહેવાય ને શરૂઆત ભગવાન નથી બનાવતા હું એજ કઉ છું હું એજ કઉ છું ને એ અનંત શક્તિ છે એજ અત્યારે બધું સંચાલન કરે છે હા બરાબર બનાવ્યું નથી આ બનાવે બનાવેના કરી નથી ને કરાવડા માર્કેટ મટીરિયલ કાઢેલો હોય હાથમાં રાપી ગતું વાત સાલું તમને ગમે તેવું પટ્ટી લોહી નીકળે છે બાર જ બાર સંતો બધા એવું તમને ગમે એવી વાત એડજસ્ટમેન્ટ થાય બે ચાર એ વાત શું થાય ખોટું પૂર થાય એ ત્યાં સુધી કશું ભાન નથી માણસ માં નથી ત્યાં માસ્તરો છે છોકરા ના એ નહી કે કોલેજ ના માસ્ટરો છે મારા બાપા ના માસ્તો હશે મારા દાદા માસ્તો હશે ને એવું નથી આઈ જમશે ત્યાં સુધી अपने खातरी वही બીજાને હમવાની ખબર ના પડે હમવાળું બુદ્ધિ થી માપવા જાય બુદ્ધિ એટલે શું લિમિટ વાળી વસ્તુ અનલિમિટેડ વસ્તુ નથી બુદ્ધિ કેમ છે અને તે અમારી પાસે બુદ્ધિ ના હોય જ્ઞાન હોય કાય અનિમિટેડેડિટેડ હોય અને આત્ર વિજ્ઞાન મોટા મોટા બુદ્ધિ થઈ બુદ્ધિ શું કરતું નથી એટલે જ બુદ્ધિ માં સમજાતો નથી ને સમજાય દિવાળી પગાર વિસ્તાર સૂર્યનાય નું તેવાયરેક્ટ પ્રકાશ કેવાય હા એ બધી ગયો સર વાત નથી સંસારી જ્ઞાન આપી જ્ઞાન ની વાત જ ના થાય કે હું આપની પાસે જ્ઞાન લઉં જ કેવાય ને આ જ્ઞાન જ ક્યાં કે વાત જ કે હા તમે કારણ કે ભગવાન આત્મા છે માટે બુદ્ધિ આમાં જ્ઞાની નામ ગોજન નહી હોવાથી ગોજન વગર બુદ્ધિ પ્રકાશ ઉપર પ્રકાશ આવે સીધો એ બુદ્ધિ ના તમે અત્રા આપની પાસે ગઈ વાત અત્રો વિજ્ઞાનિક એ પોતાને જ ભગવાન બનાવી દેવું પદાપનારું અમર પદાપનારું મરણ ને ભય ના ભાઈ ભટક ભટકવાન સુધી નહી ભઠકવાન તો હું ભટકવાનું ભટવાન આપડે સસ્પેન્ડ કરવાનું કે છે આપડે રાજ આવે <puts> મુક્ત પુરુષ કોપ ઉભે હોય ખેડૂતો એનાથી દુકાનો હતી આ દુકાનો ભરી શુક્રવાર બજાર શુક્રવાર બજારમાં નવો જૂનો બધો માલ ભરે છે ને તેમાં બધો માલ જુઓ બધો શુક્રરેલો માલ ભરા પણ આ શુક્રવાર બજાર છે મુક્તિ અપાવડા આવે એમ કેમ કેવાય છે સાચી દુકાન તો આજ છે ને ચિંતા પણ કરાવે ચિંતા ના થાય ઉપર વાત આવે તો લોકો નથી ભોગવી લે તો પાછા ભટકે આવે નહી ખરાબ કર્મ કરે ન જાય જાનવર ગતિ માં જાય દુઃખ ભોગવી પાછા હિમુઓ હોય નાખ હોય તો નાખી ના દેવાય નાખે ક્યાં ખાની ના દેવાય છોકરા નાખી દેવા એના ભગવાન એ જ નાખી ગયા તમારે એ જ ના કરે મારું શું થશે આખા બ્રહ્માડ નો સામાન છે એ અર્પણ કરેવા મારું અર્પણ કરું મારે લઈને લઈ ને શું કામ છે સારા થાય અને પુને પણ જાય પણ છુટકારો ના થાય છુટકારો તો જાતે હોય તો કહીએ જાતે હોય તો છુટકારો કહી લાગ્યો હોય <laughs> <laughs> ખાલી છે <laughs> ઘાટ ગુ જાય છે બોકળા ખાતા એટલે બોકળા જેવો થયો એટલે બદલાવ લાવવાના બીજું કહે છે બધલો કરે ને તે ભાવ થી ચોખ્ખું આપવાનું પડે નહી દુઃખ આપે જાય તમે કહેજો શું કરી અપાય નઈ કોઈ દુઃખ આપવો કરે પોતાની જાત ને ઓળખો તો મુક્ત થાય છે તે આખા જીયા ગયો લઈ ચાલુ કરી દેવ મનમાં કરતા સારું આ ભૂલ કરી પણ આવી ગયો તો થઈ જાય પછી બોલ ખાતા એની પાછો કત્રીઓ બોલ તો પાછળ ઘણી વાર શાંતિ નહી શાંતિ નઈ કઈ જતા લોકો કેટલા બધા બાપા હોય ભાઈઓ હોય માં હોય દાદીમા હોય દાદા હોય મારી ખુરશી આવી રેલી આવ જય શ્રી અમદ્યા છે બધું આ ધંધા ભંગધાર છે મોડા મોડા મ પૂરું કરવા દુકાન ચાલુ જવા કરવું પાસ થાય છે બધા રસો બધા જમા કરે જ્યારે શીતજી દેખાય તો મેરે ઘરે કે સંકેતમ હોતરીલી નહીં પણ ના માર તો દરીનો રોટલો બેસતા રહે છે માર તો ક્યાં સુધી કોય બધી પણ આ બદને શીત વાત્યા ક્યાં છે ને શીતકે બગાઈ બદને ત્યાર બાદ છે ખાઈ નહી કે તને તો ખરાક ખઈના જાય જ આ સેવા ડોક્ટર શીતી બધી વગર શીત છે ને તો તને લઈ જાય ક એ રોટલા બે જ ગાય કરવા ખરેખર જી આવી છે ના હોય તો ચાર ને તર બધા પાછા આવશે પાછા આવે પાછા આવે છે મારે હોય એટલે અનુભવ છે એવું ના ચાલે તમને કરી આપતા હું જયા ગઈશું માની ખોટું જ્યાં બધા બારી જવા છે ને કે બધા બેઠા તે ભાષણ કરતા બે જ પણ હશે ને ભાષણ કરતા હતા સરદાર વલ્લભભાઈ જેવા માફક થઈ ગયું પછી પણ બોલ્યા પણ લોકો પણ સરદાર વલ્લભભાઈ જેવા તો સર્વતર ઘેર ઘેર દેખાડ ની માફક આથળે છે પછીયા ભૂમિકા બહુ ચણતર ભણતર ને ભણ ભણતર સાઈડો તો જણતર એવું છું શણતર આવું ભણતર એવું જે સદાદા તે આ ઘેર ઘેર દેખાર નફા કરે છે કાળ બોળ્યા ચાર લોક અંધાયુ પણ માතු બોલાવે તો માલ બોળા સાઈક માතු બોલાવતા રહેતા ને આ દેરાથા બળે માතු બોલાવે તો પણ રાણા નથી થા પચાસ થઈ ગયો એક જ દાદા થઈ ગયા એટલા માટે હાથ હાસીન કામ કર્યું છોકરા આવ્યા અમારી પાસે બઉ ચાલીસ હજાર માણસે મળી જાય અને ત્યારે માટે મામલો ને તેને ના કાઢી મેળવી રજવા છોકરો કરીને હું તાર બાપ તો ભાઈ બાપા કરી નહી પોતા હવાન છોકરો અમેરિકા જઈને આવીએ પચાવી રાખી દેલો આવી હોય ને એ દીધ કરી તમારે એટલું ના થાય અંકલ કેટલો પારો થોડા હું અક્કલ વાર છું અક્કલ નો છોટો ના થાય એટલું અટકલ ને બુદ્ધિ ના ભાઈ મારા અમારું જે જ્ઞાન છે બુદ્ધિ એકસન બુદ્ધિ ના થાય છે માલ ભાઈ જેમ બસ પગડી ગઈ પકડી ગઈ બઉ એને રસ્તા બધો નથી એમ નામ કિશુર નહી હાથ બેડ લિહાડા ગયા લિહાડ્યા છે હાથ તો ચલો ગયા છે જગત નું ઝેર પીયા કરે છે લોકો આ તારો આવે તો આવડી ચોકડી જાય ભાઈ આવા જ ચોકડી જાય બધા ઝેર થી મહાદેવજી થાય એટલે લોકો પિતા નહીં માધેજી ગયો બધું માધેવજી થાય જાતે જાતે શ્રી કૃષ્ણ ભગવાન જાતે મહાવીર જાતે જે ખુદાય જાતે ખુદ ને જાણે ખુદો બીજો કુદર ક્યાંથી લાવ્યો કે મુસલમાન મારે મુસલમાન તરીકે છે બઉ ખુશ થઈ જાય બઉ આનંદ થાય છે મને જોતા તમને થાય છે આપણા માં શું જે તત્વ છે આપડે જોતા બઉ આનંદ છે તમને શું માણસ છું અમારી સમજ માં ખુદા જ છે માણસ સુધાર હોય ખાતે છે કિતાબ સાથે છે તમારું કિતા છે ને અમારું કિતાબ્યું એનો માય નો અમને સમજાવો કે શું કેવા માગ્યા છે તમારા તો કુદા મનુષ્ય હોય મનુષ્ય હોય તો માય ભેગીને કુદા થાય ગામ આપડે તો મારખાઈ અને એમાં મારખાણ જતી જ નહીં કયું છે હા એટલી જ બધા મારખાં કાંચ કેવો છે સાત ચાર ચોરાશી ડોક્ટર કેવી ખંભાત બપોર બધા છે પચાસ નું હોય પાંચ સાવચે કારણ કે સ્થાન સંપૂર્ણ ભ્રાંતિ થી બહાર છે ભ્રાંતિ માં એ સ્થાન ભ્રાંતિ થી બિલકુલ બહાર હલાવી દે છે પાતળી કરી આપે એટલે વધારે ભાષીમાન થાય કઈ શાંતિ કઈ ભાંતિ નું ભાષીમાન વધારે થાય તો તે ભ્રાંતિ ભ્રાંતિ દ્રષ્ટિ ફેરવિયે અત્યાર સુધી જે દ્રષ્ટિ તમારી જાણ્યા શું કયું નિવેરા આવે જાય ચીજ નથી આવી જાય છે જેટલું ભલે સુખડિ થી મળી અને આગળ વધતું જાય થોડોક નાની પુરુષ મળે યાર કોઈ થોડોક નાની પુરુષ મળે નાની પુરુષ તને કેવાય કે નાની પુરુષ કહેવાય ગયું શું વાસ્તિકતા ની વાત નથી વાસ્તિકા શું છે પછી જાય ને આનંદ કે આનંદ કેમ કે આનંદ ભૌતિક આનંદ શું કર્યું પોતાનો આનંદ જોયો છે આ બાજુ દ્રષ્ટિ જ ના થાય આત્મસન્મુખ આ તો ભૌતિક ઉપાય થી કશું બને નથી કોણ જબરજસ્ત હોય પૂછ્યું ફરી ધાતું આપણે એને શુદ્ધ કરવું હોય ત્યારે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક હેઠળ એ ધોરણે જે રીતે કદી કદી યસવો દુર્ધી ભઈ એની કોઈક કંપાણ થઈ નથી એ કંપાણ થયે દુબીતાઈની કદી નિષ્ાસન દેશે એટલે ज्ञानी पुरुष વોટ એવર યુ વોન્ટ વોટ એવર યુ વોન્ટ થોડું થોડું સાચી રીતે જ કહેજે સંપીરેનો में काम क्या दुनिया में जाए खेड़ा ना, ना।, ना।, ना।, ना। दवेबल दुनिया में आटी बड़ी अशांति के હા સંધિતા વધી રહી છે આ દુનિયામાં અત્યારે બધી ક્રિયાઓ બધી થઈ બાકી દેખાતી ક્રિયાઓ એનું સર્વે આવી રહી છે સર્વૈ સર કરે તો ખબર પડે કે વસ્તી પાંચ છે ભ્રષ્ટાચારી મિક્સર થઈ ગયો ઘઉકડા ઘઉ ની ગું બે ટકા નું મિક્સર થઈ ગયું ઘઉકડા કાંકરા સુધી સીધા પાડે છે દારૂ ખાનું ના થાય તો આપડે આપડે પાડે છે અશાંતિ ખરેખર અશાંતિ છે જ નહિ હા અશાંતિ તો તમારી વરેલી છે બાકી એકાજ લાયેલા અશાંતિ ખરેખર તો છે જ નહીં ચાલીસ હજાર રાખી પેલા હોય છે આટલી બધી વસ્તી